તમારી સામે તમે કયા કયા ગુણો બધી પચ્યા છો નમ્રતા કરવા જવું છું પણ ગુસ્સો આઈ ગઈ દેખાવી દે કે આડુ આવે બે કાઢી આવી છે તે નિશ્વર एकदम हसुआ आई गुआ करतु तू तेरे मगज आख शून्य थी गुआ आया कर પછી પછી મુશ્કેલી ઉભી થઈ મારે ખરે ખરું કે મને ગઈટ એક દાદા બધું ઓછી ગયો પેલા કરેલું થયું ને પછી ખુશ ખુશ ટિકિટ કાઢી એકલો ભગવાન ને તો આગળ ઓછી ગયો એટલું કરું એટલે મને એમ લાગ્યું ભગત કઈ ના લાગે છે ફોલોઅર્સ ક્યાં ના છે થોડી વાત થઈ જાય સમજી ગયું કોજેશ્વરી નું મારું કેવું થયું તો સમજે છતાં સારું છે લખતી પડે આપડા બધા સંતો જે છે ને તે લપતી પડતા તો અટકાવે જરૂર નહિ તો ગ્રામીરમાં જતા રહે કેવા છે મહાન પુરુષ મળી જાય તો ચઢાઈ ગયો પડે આપડે પણ અટકાવી રાખે છે એટલે ગુણ કે तो तो जो शक्षिपार शक्षिपार तो मारे सभी ज ને તો આ કાલ મારે તો આ મિતુભાઈ ની હતા એટલે ટીક વાત રિજીસ્ટર ની વાત વ્યક્તિ પર ટીક એમ નામ કઈ મીટાબી ની ગોરીઓ છે એટલે કે આનો યોગ માસ તો એનો આત્મા જતી એ દર છે તે તે કે તેમ પ્રવાહ હું જેતી જ ના કેલે તો ખબર ને બોલિયા છે વાતિયા બોલ આ તો દાદા ભગવાન મંદિર છે આ પટેલ છે તો જ્ઞાનીપુર છે જે પૂછ્યું પૂછાય દાદા ભગવાન ફૂલ હોય ફૂલ તમે પ્રગટ થઈ ગયા હું હોઉં આમ કરી દાદા ભગવાન કારણ ડિગ્રી ઓછી એટલે ત્રણસો છપ્પન સાત ડિગ્રી છે મારે એટલે હું હોઉં આમ કરીશ નમસ્કાર કદાદા ભગવાન ના સિદ્ધ થઈ જાય એટલે મારે ચાર પૂરી થઈ જાય તમારે તેજ પૂરી બોલવું જોઈએ ના બોલવું જોઈએ ભગવાન મહા ભગવાન થઈ બેઠો હોય તો મારું નામ કહ્યું હતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ ને સ્વામિનારાયણ કરતા એક બોલ્યું નામ કે મારું નામ કેવડાવી ના હોય માણસ ભગવાન થઈ શકે નહીં આ કારણ દઈ શકે એવું નથી અને જે થાય છે એની પોતાની જોખમદારી બતાવે છે આપણે શું લેવા દે જવાબદારી પણ પોતાની જવાબદારી આ કૃષ્ણમૂર્તિ ક્યારે બોલે હું બોલે ખરી રીતે એકરા ભગવાન જ છે આપણા એના માટે નહીં આપડે એ કેવી રીતે બોલાવાનું જરા તમે બોલો છો પ્રશ્ન અને જવાબ બંને સાથે હોય ને તારે મજા આવે કરતા પદ હોય ત્યાં સુધી અક્કલ દોડ્યા વગર પસાર થઈ રહ્યા છે આપડે તાડમાંથી પસાર થઈ રહ્યા છે કેમ વિલંબ કરે છે ઊંધુ થતું કઈ નઈ પણ તમે સંસાર દશામાં તમને ત્રણ હાથે અત્યારે છોડી દે જગ્યા છોડે તૈયાર ના આ બધા માં જોવા મળ્યો સોસાયટી માં જે બધા આયા હતા ને આપણી સાથે વાતચીત કરતા હતા તેમાં આ વસ્તુ મુખ્ય જોવાની મળી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 જેની સાનિધ્યમાં બધું ફરકે છે તેમાં કાળ ખરો જે બિગિનિંગ ને એન્ડ વાળું ચક્કર ફરે છે બીギનિંગ અને એન્ડ જે જુએ છે ના બિગિનિંગ એન્ડ એન્ડ નું ચક્કર છે ને એને પોતાનો કારણ છે હા એ સાપેક્ષ કારણ છે સાપેક્ષ કારણ ને જુનાનો નથી હા જુનાનો એ કારણ નથી હા જે બિગિનિંગ જુએ છે એન્જ જુએ છે જુનાનો કારણ નથી તો હા જુનાનો કારણ એ બુદ્ધિ જે બિગિનિંગ એન્જ જુએ છે હા તો પણ એ સમય બુદ્ધિ દર્શન છે ત્યાં નથી દર્શન માં દર્શન છે દર્શન જે દર્શનકાર છે એને નથી છે નાટે થઈ જાય એ ન વિનાશી અને પરિવર્તનશીલ નિરંતર હોવા જતા નિરંતર પરિવર્તનશીલ થાય સનાતન હોવા છતાં પરિવર્તન હોય કે પરિવર્તનશીલ એનો અમુક ભાગ જ છે વિનાશી તો તો આત્મા પરિવર્તનશીલ અથય તત્વ પરિવર્તનશીલ छ तत्व परिवर्तनशील छो तत्व परिणाम परिवर्तनशील पर स्वाभा स्वाभाविक अवस्थाओ होव्य गुण પર્યાય વિનાશી છે ગુણ અવિનાશી છે ગુણ અને ગુણ અને પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય છે એ દ્રવ્ય છે અરે વસ્તુ એ જ વસ્તુ વસ્તુ ગુણ ઉત્પન્ન થાય ને પર્યાય ઉત્પન્ન થાય ગુણ પર્યાય જેમાં ના હોય એ અવિનાશી કે જીવન કાયમ ના સાથે રહેનારા અને પર્યાય એના પોતાના કરે पर जन्म क्या जन्म जन्म क्या? जन्म है करेंशन थे हाँ द्रव्य ना स्वाभा ने द्रव्य नो स्वाभाविक गुण नहीं पर द्रव्य ना स्वाभाविक गुण कह ના આગળ હા પર્યાય છે પરિવર્તનશીલ એ જુદી વસ્તુ છે પરિવર્તનશીલ બધી વિનાશી છે અને જે ભાઈ માં છે ને એ બધા આત્મા રાતા દસ કરા પણ આપણા દેશર જુએ હવે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 પચીસ બાર વાગ્યા સુધી વધે પછી રાત્રે ઓછું થતું ઓછું થતું થાય જોયું એ વિનાશ થઈ જાય નવું જોવાનું જોયું વિનાશ થાય એ દ્રષ્ટિ યાદ છે કારણ નહી જુદા જુદા છે હવે જોવા પણ આ બે રીતના હોય છે ને દાદા જે આ જોવા પણ તમે કહ્યું એમાં પરિગ્રહ થતો નથી આજે બધું ચાર વાગ્યા થી ઉઠી ને રાત સુધીમાં જે બધો ફેરફાર થયો સવાર ચાર વાગ્યા થી સાંજ સુધી જોવા પણ એની જે પેલો જુએ છે એમાં ટેબ ઉતરતી નથી હા ટેપ ઉતરતી બીજું આપણે બેઠો બેઠો બીજું કઈ નહીં જ્ઞે નો ફેરફાર થયા કર્ પરિવર્તનશીલ હોવાથી એ જતા ફર્યાય ઉભા થાય અવસ્થાઓ પરિવર્તનશીલ હોવાથી જોવાનું શું પોતાની જાતને જોવાની પોતાની જાત સત છે અવિનાશિત છે જ્ઞે જોવાના અને જ્ઞેયો પરિવર્તનશીલ છે બધા પરિવર્તન ભૂગલ પરવાળું ના પર્યાય પૂગલ ના પર્યાય છે તે લાલ બધા રંગ બદલાયા કરેલા પર્યાવર સાંભળવું સાંભળવું છું બરાબર વાતો મજે છે ને પાસે ગુણો બદલાય બદલાય કરે ગંધ સુશ્વર ને દુશ્વર એ અક્કલ નહી સુશ્વર અને દુશ્વર જે બોલે છે એ અક્કલ નહી હાથમાં સ્વાભાવિક રીતે સુગંધે નથી કેતો દુર્ગંધે નથી કેતો एक जगह सुगंध ने दुर्गंध अरे पर मूल्यांकन एना राग नदर्शन दुर्गंध कह सुगंध कह એ તો બાકી ખબર સેતી ને મૂળ જગા નથી નિષ્ણાગીને ખબર પડે રાગ રાગંધ આત્માનો ગુણ ભર્યાય છે અરે એના પુતલ નો બે વસ્તુ નથી ઘસાયમ દબાવીએ પણ માણું જે અમે ભરાવકાશમાં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 ते कहो स्वभाव मैं अपने मानी ला दृष्टि थे तार बार पेलु आत्मा जो कहारो एम मनस आना गुण मैं હા પેલો સાંભળેલું કે એ બે માં બહુ પેર પડે સાંભળેલું સાંભળેલું કે પછી એને જાણેલું કે અનુભવેલું કે બધા પર્યાય હા પણ તમે ઘણી વાર એવું કઈ ને કઉ છુ હા હું જોઈ ને છું એ તમે જે જોઈ ને કહ છો અનુભવેલું કઉ છું જોયેલું સમજો પણ એવું છે આ શબ્દ બનાવેલું ને વાક્ય બનાવેલું જોયેલું છે મુંબઈ જોયેલું કે એમાં મુંબઈ નું એમને ભાઈ પુસ્તક ના આધારે કરે એમ પેર ગણો તે હા આ વસ્તુની સમજણ પડે તો બૌદ્ધિક અભિનિવેશ ઉડી જાય છે આવી રીતની આપની ઓળખણ પડે તો બુદ્ધિ ગ અભિનિવેશ ઉડી જાય તો એ ઓળખ પડવી હાલું નથી એટલા માટે બોલું ઘણા છે બુદ્ધિ જોઈન કહો કપ્પો નથી જવાબદારી મારી છે હા જવાબદારી હું જોઈન બોલું પુતંગુ નથી ઘર ગોતે ગોટાવ્યું હોય આપડે સજીવનતા કેવાય અને સજીવન કેવાય આવીને સજીવન ચેતના કેવાય કઈ વાત ગમી આપડે જો આપડે જાડુ પાછામાં મજા છે પણ કોક વખત એવો પછી વિચાર આવી જાય છે કે આ પેલા કૃષ્ણ બહુ વખત અર્જુન કીધું કે તું એને માટે બહુ મગજ ના કરી ના પૂછીશ ના પૂછીશ પણ એટલે અર્જુન પછી સ્થિતિ જે થઈ ગઈ એટલે કોક વખત આવી વાતો સાંભળીને બહુ આનંદ પડે છે પણ પછી પછી પાછું અંદર થી છે કે પણ હવે તારે જ રહ્યું છે શું સેવા પ્રણામ પ્રશ્નોથી પાર થતું જાણ જ્ઞાન ને મર્મ ને જાણવા વાળો જ્ઞાની જ્ઞાન જ બોધસે આવામાં કઈક અમારી પર્યાય પડે ને તમને એમ લાગે કે આ સમજી શકે એમ છે તો કઈ ધબકારો કરો છો જાણવાની જ આપણે ભાવના ઈચ્છાઓ હોય પૂરી થઈ જાય બંધ થઈ જાય જ્ઞાન લીધેલું બંધ થઈ જાય જ્ઞાન લીધેલું હોય તો ઈચ્છાઓ વધતી જાય કલ્પનાઓ વધતી જાય જ્ઞાન લીધેલું હોય તો બાકી થોડું બાકી હોય એટલા જ બધું પૂછે નક્કી નથી અને પેલો તો કલ્પના ચડે ચડ્યો છે કલ્પના ઘોડે નો નહી આવ્યો सु भाई पदमा एक कड़ी लखी है पदमा एक कड़ी अमने लखी है वेलडिंग थे वेल्डिंग <laughs> नही लीधेलू नही जाते <laughs> नई लीधेलू नही जाते જે ઉધાર લીધેલું નથી એ જવાનું નથી એમને એવું લખ્યું છે વાત <laughs> <laughs> <laughs> <laughs> ख तो खरुण लखाई गो सूक्ष्मता फोड एमने आ, आ, पड़े वा, उपरू ले जाए को, को रिनेटिव रिलेटिव हम आ प्रतिष्ठित जसु भाई है निकाल करती वक्त पेलो रिटिव कोई वक्त जसु भाई उपराड़ू लेंगे તો આપડે આપડે કેવું પડે આમ કેમ કર એનો અનધ્યાસ થવું બહુ આપણું જ્ઞાન એવું છે કે જાય છે કે અક્રમ છે બુદ્ધિ ને ગાંટતું નથી ત્યાં બરોબર બેસી જાય છે અક્રમ ને પણ બુદ્ધિ ને ગાંટતું નથી એટલે નિવેડો આવે ને દાદા બુદ્ધિ ના પ્રપંચ કેવાય અધ્યાસુભાઈ વર્ણન કર્યું પ્રોવાય બુદ્ધિ ના આ અધ્યાસો બધા બુદ્ધિ ના પ્રપંચો કેવાય ને બુદ્ધિ દર્શન કરવા માટે આપડે પોતાનું દર્શન છે ને સંસારી ફેરી બાજુ છે એ પોતાની ઘેર લઈ જવાનું એનું પ્રપંચ યોજે છે ને હું એ વાત પ્રજ્ઞા છે બુદ્ધિ જે આવું બધું કરે એનો સંભાવન નિકાલ બુ બંધ કરવાનું આજ વિશ્વતા છે સાચું કઈ મરી જાય નઈ એ ચાલે આપડે જાણ જોવાનું આટલું અને ગુનો કોણ દુઃખદ પછી ના આવે ભોગવાની ભૂલ છે જવું સાસુ ક્યારે મળે આ મને બહુ હેરાન કરી નાખ્યું છે ભોગવાની ભૂલ સમજુ ચિંતા ના કરે તમે કહ્યું તારે એવું કેજો મારું નહો આવ્યું ગમે તો મારું નામ કહ્યું એટલે બુદ્ધિ ગમે એટલું આમ પુરાવા પુરાવા સહી હોય અને રજૂઆત કરેલી હોય મારું નાઇન ઓફ ડિમાર્કેશન નાખી આટલો ઘર થી જવો ભૂલા નો એટલે આપડે કઈ આ નહિ મારું પાછા જતા રેપાર એ તો કોઈ શું કરવું પડે પણ આપડે કેવું પડે રજૂઆત બઉ સુંદર કરે એટલે પણ પછી આપડે એમને કહીએ બઉ રજિયાત થાય આ મારું નાય છે મારે કશું દેવા દેવાની પાછું જવું પડે પુરાવા આપવો પડે મારા પણ આપણું પુરાવા આપણું કહ્યું કે આપણું કહ્યું કે લપતા બહુ ગુજાય ત્યારે મારું એમ કઈ ગયું ગમે તેવું ગુજરાત ઉડી જાય તરત ધીમા દાદા એમ કરતો હોય અને આપડે અહિયાં મારું નવું જે કહીએ એ વચ્ચે દાદા ની શક્તિ દાદા ની જરૂર પડે છે એટલે જરૂર પડે ને એ મુખ્ય વસ્તુ છે ને ત્યારે છે આપડે છે વાંધો છે ને દાદા ની જરૂર પડે આપડે કેમ પી પર લખાઈ લેવાનું જનક કરતા હું ઊંચું જ્ઞાન જનક રાજા ને પૂછવા જવું પડતું હતું તમારે પૂછવા જવું પડતું નથી તૈયારી અત્યારે વાત છે આકુરતા ઉભી કરે છે આકુરતા ઉભી આપણો ભાગ જ નહીં ચાલ્યું એ અમારું ના જ નહી કઈ દસ વાગે અસહ છે તો તું ભૂપેન્દ્ર છે જો તને અસર થાય છે તો અસર થાય તો અસર કેમ થાય અસર થાય તો તમને બાવી વ્યા વેસી ગયા એક ભીડો આપડે લે આપડે એ ખાઈ જાય અરે આપડે ખાતા આપડું તો આપડે કે ત્યારે મળી પહેલા માટે મળ્યો જાય જાય ડેરા છે મન આપ્યો નર માં પથરા છે તું મરી જા આવે કેટલું બધું ભડકો કરી દીધું છે ચા દુખે મત આપતાના મત આ જોવર્મેન્ટ લડવાથી મતા મત આપતો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 માત્ર મારે પણ છોડવાનું છે બે મારે પણ છો છે તું આગળ પણ આટલા મારાણ છૂટતા આપણે આગેવાન લોકો મા પેલા બધા સમજાવતા એ કે બરોબર છે આ આપડે ઉધરસે જઈએ એના કરતા ગોવાર કે ખરું કે બકડ તો એ બધ જતા કોઈ પણ એ એ દાદા એમને માટેની વાત છે આપડે પણ હું કોઈ ગચ્છમાં બંને પ્રકાર નો પરમ સ્વ છે મત છે તમે મત માં પેલા પડેલા દોશો ને તેમ એવું જ હતું કે મને મને અંતરાય નતો નડતો આ દાખલા ગયા હોય પણ સે તો માર્યું ને કઈ એ આપડું ન હોય મારી આપડે કર્યા ને પછી ધર્મ પામે માર ચાણક અમારું નહિ આ મૂર્તિઓમાં જળ કે અમારું નહિ જળ અપેક્ષા એ જોપટ હોય છે ચિત્રપટ અસર કરનારું થયું નહીં કોઈ પણ ક્ષત્રીપર મૂર્તિ અસર તો કરે બધી અસર વાળું નથી આ અને મૂર્તિ એ પ્રતિષ્ઠા કરેલી હોય એટલે ફળ આપે માણસ પોતાના આત્મા નું ભજી શકે એમ છે નહી એટલે આ બધું ભરો રસ્તા કરેલા સીધું કરી શકે એમ નથી માટે આ માફ કરી શકે આત્મા છે પણ હું ચેતન કરું કે હૃદયમાં છે એટલે આ બીજું બધું સ્થિર રહ્યું તારા શરીર માં આસપાસ અને આ ઉપર તો ડાળી હોય ને ડાળી ઘણા લાખની હોય ને એવું લાગે કર્મો ની લાગતો કર્મો ની જેટલું જેટલું ડિઝાઇન છે ને એ ડિઝાઇન ઉપર કર્મો ની લાગતોટે આ ડિઝાઇન છે રાખી માં જાય તો રાથી જેવડો કીડી માં જાય કીડી જાય ગિલો પુતળી કપાઈ જાય કપાય આમ કશું નથી ગિલોડી મોટો અરે આવડી મોટી લાઈન ઓફ ડી માર્કેટમાં કોક સરસ હતા એ થઈ જાય ભીડ તોડી જાય બનાવે નહી ને અને બન્યું હોય ખબર પડી જાય ભાગ એ બધો ચારિત્ર મો અને તમે એના દ્રષ્ટો ઘાત આટલું રહીશું કેમ હોય મો છે ચારિત્ર મો નથી વિગત મોહ છે કેવો છે આ તો ખાલી આવ મૂર્છા વગર નું મોગ છે કેવું છે ચારિત્ર માં પેલો જે મોહ કહેલો કોજિ મોહ મીઠ્યાભાસ કપડા ઉપડા હો ખરો પણ ઇફેક્ટિવ પણ આપણા શું સુખ છે એટલે મિથ્યા મિથાભાસ લાગે છે જોકે આભાદીત સુખ છે એટલે અસત્યાભાસ લાગતું મિત્રભાસ લાગે સુખ ही था था एक वाक्य क्यूत आप हाँ ते क्यू ने आए थे कार्यक्रमों आसवा परिस લોકો શું કે છે આક્રો થયો એ બંધ જ થઈ જશે